તા પ્રાપ્ત થશે દાડો ભરે શું કયું થોડો હોય તો પણ થોડો પણ ખાધેલો હોય દાડો ભરે આમાં ફોટામાં જોયા એમાં શું દાડો કર્યો આપડો ઘરે દાડો અમને થોડું જ્ઞાન વિશે સમજાવો ને બેન પૂછે છે કોણ કે છે તારું નામ છે માઇ ને એવું તાર નું માય ને બીજી લાયું તો માય કેનારું કોણ આય કોણ હું પણ કોણ કર્યું છે પણ તું તારું નામ ઈલાજ છે તું જુદી ઇલા જુદી તો તું કોણ સમજાવો તમે સમજાવો કે અમે કોણ છીએ ના એટલે ઘડિયાળ કરી આપીએ તમને ખબર પડે ને એનું જ્ઞાન થાય તમને બેન કે ના વાય તો આજે કઈક અમને કો आजे तारे शू आज तेरे बोल तेरे मा मन को सु कहूला थे કેમ ના મારે તને મારે છે કે પણ વાક્ય દેખાય છે ને આ વાક્ય તો બધું જૂઠું છે આ ભ્રાંતિ છે એટલે આ જે તને દેખાય છે કેમ નહી મારતો તને મારી એ કાન શું તારો નંબર ક્યાંથી લાગ્યો અને ત્યાં આગળ ત્યાં ઇનામ પ્રાઇઝ પ્રાઇઝ માં ભરું છું ઇનામમાં લોટરી મુકું છું ભરું છું એ કઈ ઇનામ લાગતો નથી અને અહીં નમ લાગી ગયું લોટરી લાગતું નથી અને ઈ લાગી ગયું સાચી લાગી ગયું તારો પેહલાનો હિસાબ છે બિચારો શું છે તારા જ કર્નો ઉદય તને ફળ અપાવ્યા છે એનો શો ગુનો હતો તો નિમિત્ત છે નિમિત્ત ને ભરવાનું શું આખું જગત નિમિત્ત બચકા ભરી અને દુઃખી થાય છે એનું નામ જ ભ્રાંતિ गुनेगाराने नही बचका गुनेगारे तारी तो निवेड़ो नही तो निडो आए नही नहीं तो मैंने मरिए तो ना सुन क्या मन मारे અને સંતો ક્યાં છે રમાડતા હું નાનો મારી વાત સાંભળતા નતા અને મારે ઉતાવળ હતી ક્રિકેટ રમવા દેવાની એટલે રમાડતા હતા ભરગાયા કરે પૂંચડી અહિયાં કરે તો પછી મેં પૂછડી ખાલી દબાઈ ની શેઠે બચું અહી બદલી તું શેઠ કુતરે કુતરતું જો મોડું એનું હોય તો બસ ગું એટલે ભરી ને જગત નિમિત્ત ને બચકા ભરી ભરીને દુખી દુખી દુખી દુખી તમે બધા છ આઠ જણ ગયા વિશા વિશા ગયા બધા ઝઘડા થાય છે એમ થયું કે હિન્દુસ્તાની લોચાવા છે તે કહે છે ના અમારે અમારે દિલ્હી તપાસ કરવી પડશે એટલે અમને બધાને અમારું બધું નક્કી કરેલું બધું બંધ રાખવું પડ્યું અનેાગો જવું પડ્યું નવરાત્રી પાંચ પાંચે કે પાંચસો પાંચસો ડોલર એને આપવાના કર્યા વકીલ ને કહ્યું જલ્દી લાયેલો તો કઈ નીકળ્યો ના આવ્યો પણ અમારા મનમાં થયું નતું કારણ કે એમનો દોષ નથી અમારો છે ज्ञान क्या दुनिया में अज्ञानी समझ से दुख से दुख કોઈ માસ તારા હાથમાંથી પાંચસો ડોલર રાખી ગયો હાથમાંથી લઈ ગયો તારી પેલી ફેલી હોય તે શું કે પર્સ લઈ ગયો પછી તું છે हमेशा कारण सीवाई कार्य थे नही पहला कारण हो આ રાખી આપણે આ લોકો ઘણું સુખ છે बदाने जरूर।, जरूर है कोई कायदा नपू ના બે ધોન માં દેખાડો મારે ક્રોધ કરે તો ડુંગર પરથી જુઓ છે કોઈ છે સમજ ને કારણ કે કોઈ પણ માણસ દેખાડો નાખે નહી અને નાખે તો એ ડુંગર જ છે थे थे, थे ने। तो पड़ी मास ने कारो, कारो लग कर आशु कर तो એના દોરણા આવે એમાં શું નવી છે પણ બીજા દોરણા નાખ્યા ના જોયે બીજું ખેતર માટે નહીં જોઈ્યા આવ ખાલી આવું છે આ દોષો પડે કોઈ નીકળ્યું ક્રોધ થાય છે ને મધ્ય પાડવું ભીજ જોડે અથડાવું આપડે ના મતભેદે ગુસ્સો કેમ થાય છે જ્યાં સુધી અભેદ નું જ્ઞાન ના થાય અભેદ જ્ઞાન ના થાય ત્યાં સુધી તો મતભેદ રહેવાના જ્યાં સુધી અભેદ નું જ્ઞાન ના થાય ત્યાં સુધી મતભેદ રહેવાના हाँ अभेद नीचार तो कर ना कर विचार कर आम बराबर है व्यू पॉइंट है ये खोटू ओ कही दू बोले ना बोले तो हम આ વચ્ચે અહિયાં વસ્તુ છે એને અહી જુએ છે જુદું દેખાય ના દેખાય તમને કઈ લાગે છે દેખાય આ પાંત્રીસ ડિગ્રી માં જુએ પેલો નેવ ડિગ્રી જુએ બંને જુદું હોય ને જુદું દેખાય કે એક જ દેખાય બંને જેનાવર છે જોવાની વસ્તુ છે આ એક માણસ આમથી જુએ આ દિગ્રી એ ગોળ છે એક માણસ ડિગ્રી જુએ તે વચ્ચે જે વસ્તુ દેખાય છે જુદી દેખાય ને પેલા આગલો ભાગ દેખલા એવું જુદું હોય એટલું સમજી શકે વધારે વધારે ત્યાં વચ્ચે વસ્તુ એક જ છે પણ પેન્સો ડિગ્રી છે એટલે બધાનો જુદી જુદી દેખાય બધા જુદી એના મતભેજ એટલે પછી આપડે કહીએ કે તું એને બધે તો ઉભો રે અને તું બધે તો ઉભો રેન્ટ એટલે આપડું સાચું થાય છે બિલકુલ એવું તો ના હોવું જોઈએ સાચું ખોટું ભ્રાંતિ અને જ્ઞાન બે માં વ્યવહારિક જ્ઞાન વ્યવહારિક જ્ઞાન માં જેવું જે સમજે તેવું બોલવાના જેવું સમજે જેવું સમજે તેવું બોલવાના હા એવું હે આપડે एक मस हाईवे घोड़ो लेकिन धोरो बड़े दिखाए कंखे लाइट पोचे એનો એનો શું આ એની ઝઘડા છે બધા મારો ઘોડો દ્રષ્ટિ નો ભેટ તો રહેવાનો જ ભેટ તો રહેવાનો હોય બધું દ્રષ્ટિ નું દુનિયા નિયમ છે संसार व्यवहारिक दृष्टि बेरो में पेली दृष्टि पर आए बदात्म दृष्टि अरे शब्दों मारा मिली मा रहे पटेल एक मुसलमान ने क्यू तार दोब, तार डोबाखी रही थी तार डोबा એટલે મી મી મી આવી ગયા છે મેરી ભેંસ નું તું ડબા ક્યુ બોલા કે આપડે શું કરવું પડે કે તારી ભેંસ છે એવું મને ખબર નહી ના ગયા તો તારી મને કદી કઈ આવે તારી ભેંસ છે એમ કરી દઉં એટલે ભાઈ શું કે હમ થોડો મકઈ નો પોંક લાગી શું કારણ આપડે સમજીને ચાલીએ તો દાડું ચાલે કોટો કાઢીએ કોટો લાગેલો હોય અને હોય ના હોય કોટા વાળે કાઢીએ પણ કોટો બીજો ભાગી ના જાય રાખીએ એવું ના રાખવી પડે બધું તમે આ જોયું ને બધું એ તો જે જોયું હોય તેને ખબર પડે તમે જોયેલું ને બધું ખેતરો ગયેલા ને મે બેન એક જ બે ને જો મને આઠો કરવા ગી કે છે ઠોકર લાગતી આની આ જગ્યા એ તું એ મને વાગ વાગ કર્યા છે આ બોલો કોનો દોષ કર્યો કેવું ખોટું છે બીજા એનું એક આપડે જોઈ ગયા એટલે પછી ના રહ્યું છે પછી તરફ એક લાગી તો આપડે આપડે મુંબઈ મુંબઈ મુંબઈ ગાડી માં બેઠા હોય તમે પેપર વાંચતા હોય તબિયત ગરમ હોય એટલે જરા માપજી આવી હોય આડા થઈને પેપર વાંચતા હોય તમે તમે પૂછો કે ચંદુભાઈ ક્યાં જ આવશો તમે ત્યારે શું કે સુરત બોલો છો નથી ઉદા સુરત જવાની શક્તિ નહીં ઉશ્કેલા નથી સુરત જવું છું કે ખરેખર અરે ભાઈ નઈ આનું દુખ છે વાત કરતો જ નથી આવડતી એક માણસ બધા માણસો આની આજ વાતો આવી વાતો કર્યા હું આ ઇંગ્લેન્ડ તો શું મોટા ઇંગ્લેન્ડ જોવા વાળા થાય છે તાર કે ભાઈ આ ટિકિટ આ ટિકિટ જોઈ લો મારે તબિયત ધરાવ છે શું તો પેપર માં ટિકિટ आ एक मार मार आगा जोज नहीं गाड़ी वाई थे હું તો ભાઈ બેઠા રહું છું જો હવે પેલું શું અસર થાય છે એટલું ફેરવવાનું જ અઘરું છે અઘરું છે એ ભાઈ અભ્યાસમાં મૂકે પછી બોલતા આવી જાય એવું વાહન ફેરે છે પ્લેન ફેરવે છે હું ફરું કે <laughs> चार मिले चाली करता था। था थी तो हाँ एक मिया भी घोड़ा पर बेची आता मात ना बारो लीधो घोड़ा पर बेटा था मैं घास <laughs> भा नो भारो लो तो गोड़ा पर थे। तक नहीं ऐसी बात है घोड़ा अमरा बहुत नरम है ज्यादा वजन ले सकता नहीं, नहीं। ये जो घास का पुला दिया है ने? तो हमें एक आदमी मफत न दिया अब कैसा करेगा तो पर मूको नहीं तो घोड़ा पर वजन जाए मत झुका हाखु बुख काम तर सर्वस्व दुख जता रे मत लड़ता હા તમારે મથે હતા દુઃખ શરૂ બધા માથે લઈને બધા દેખાય બધું લીધું પડી દાદા જો મારી પાસે પાછા પચાસ હજાર અને નિરંતર મારું ચિંતન કરે છે ભાઈ મને ત્યાં જેવું માથા વજન નથી નિરંતર દાદા નું નિરંતર હા એક ક્ષણ વાર છે આજ્ઞા ની બાર નહિ ચાલ્યા એક ક્ષણ વાર ચૌદ વર્ષ થી ખોક વાર પડે તે બે કલાક બે કલાકો થયા છે પણ કઈ આખો દાડો નહીં ને આખો દાડો પાડવાની ઈચ્છા કરી ને નિરંતર પાડવાની ઈચ્છા હા એવું જોયું કઈ આજ્ઞા મને આપી દો ને તમારા દુખો અને સુખ તમારે પાસે મારે તમારું સુખ જ દુઃખ લેવા આવ્યો સગત નો જેને આપ્યા એને ગયા ના આપણે આખી આપી દેવું ના છે બહુ પાકો હતો આખી કાત હશે કે આપી ના તે કોઈક લાગશે નહિ તો છોકરા છોકરા કામ લાગશે તમે બધું દુઃખ લઈ લો એટલે નિરાશ કોણ હાલત કોણ લાવ્યો એ તો કરાર કરીને આપવું પડે ફરી નહી લવું પછી ભરી અંબારું નહી એવું કરાઈ કરીને આપવું પડે નહીં I don't understand all about the Prankos, Radham, Siddha, Krishna, Shiva, etc., but how are they linked? I get very confused and I want to know how I am I'm going to make my son understand about our God. As he is saying, they are going to come in contact with Western life, no i want to know how to make my digital boy understand all the marketing mm -hmm. kundur dharma soche ne ram sita krishna shankare badani tu lun se baat mm kevano -hmm. radish radha radha badhi block se jao baye nikhe jaatla ko dene jodelo na jo re lo na નથી એ તો આપણને બે મરેલો લાગે જે વાત ધીલી થઈ ગઈ કરી માયરી તો આઈ જુદો ને આત્મા પછી નથી કરવા જ ના એક જન તો ક્યાં મારે મારી મના વાત પછી હજી ચાલતું છે વધારે કરશો પણ હું નથી કરવું પડે કપાસ ગયા પછી પાણી પાય તો પાણી પાયું વેરું મોડું થયું નહીં પણ परम जैसे शैलेष वन मूछत ना शैलेष शुरुआत में पहला धंधा पड़ाई पड़व पड़ो अरे गवर्नमेंट नॉज ने लीधे अमने आटलू करव आटलू हो મોટો લેવાની છે નહી તો પેલો આશા રાખતો હોય માત્ર સંજોગ ભેગા નહીં થાય ના રાખી છોકરો બરાબર કેમ થાય છોકરો હોય આત્મા રાખવાનું બરાબર બીજું બધી ચીજો નહીં દાખાય છે એવું સમજે છે હમણાં બે ત્રણ દિવસ ની વાત ઉપર છે એવું લાગ્યું કે એમ સમજે છે કે દાદાજી ના જ્ઞાન માં આપડે રહીએ એટલે ઈચ્છાઓ ને વિચારો બધા છોડી દેવા પડે એટલે એવું કઈ કઈ ચપડી ના એવું સમજે છે હમણાં બે દિવસે કે છે મમ્મી મમ્મી આ બધું વર્ડલી વસ્તુ છોડી દેવાની કે છે શૈલેષ પેલા ડોક્ટર પિયુષ કે આપડે જે એકદમ સારી ના દાદાજી આપડે પેલા ડિટ્રોઈડ માં ડોક્ટર પિયુષ નાતા પિયુષ પેલા ડિટ્રોઈડ માં ડોક્ટર પ્રમાણે એટલે આપડે એમ પડી ગયું કે સરસ ના સમજાવે એમ કેમ કેમ મેં કહ પેલા ભણવું હોય પેલું મુખ્ય એ છે અને ભણ્યા પછી જોવાનું કે શું થાય છે બરાબર છે ઘેર થી નીકળવાની જરૂર છે દાદાજી કાલે હું વિચાર્યું છે અમે લોકો મોન્ટીરિયલ આવીએ ને તો સાડી ત્રણસો માઇલ જવાના ને સાડી ત્રણસો આવવાના સાતસો માઇલ થઈ જાય અને ત્રણ દિવસ જાય અને આ ભરતભાઈ ને માસી ને મીના ને લોકો એમ થયું કે નાયગ્રા ફોલ્સ બતાવતા સુધી આવ્યા છે આપડે પેલો ફોલ્સ ખરો ને નાયગ્રા ફોલ્સ નાયગ્રા ફોલ્સ ખરો ને આપડે પેલો ધોતુ વાગ્યા હતા તો આ માસી ને ભરતભાઈ ને મીના ને એમ કે જોઈ લે ત્યાં જઈએ તો ત્યાં જઈએ તો જોઈ લે તો એ સો માઇલ દોઢસો માઇલ બીજા થાય तो आपनेट्रीय जाओ बदलोर्निया जाऊ भाई मोट्रीय आवाश भाई क्या मोट्रियलो तो ये दादा ने नीरु बेन लगता है જે ત્રિ કામ થાય મજા ઓછી હા સાયસો છસો જોઈ શકાય લગભગ ત્રણસો એસી માલ ત્રણસો એસી માગભગ વનવે તો અમે કેલિફોર્નિયા વેલા આવી ત્રણ હજાર પેલી વાર આટલું બધું જવાનું છે એ તો ગોટો નહીં કહેતો હા અરે એજ થાય બીજી કોલ દાદાજી સારું કરે છોકરા પરથી પોલીસ ના દેખાય દેખાય મને ફાટી વાગી ચિંતા એવું <laughs> ચિંતા <laughs> પેલો તહેવારો મોટો નથી પડી ને પંચાણું કલાક કામ કરતા વીક ના વીક ના પંચાણું કલાક આવતા બે કપાતા પાંચસો સાડી પાંચસો આવે બરોબર સારું કરે એ ઉમેર આટલું બધું નાગાજી દેવો ના પણ દેવ છો એમ ઓગણત્રીસ ફાકી ભાગને હું ના ભાગે ભાઈ ના ફાકી ભાગના થાય કઈ બે બરાબર નહી દરિયામાં ફરવા બધી જમદી નાસ્તો કરીશું ચાર પછી બધી હા હા એકાદ છોકરો બીજી ભોગી જ એટલી પ્લાનિંગ કરેલું ને એટલે આપણે આપડે તો આમ જવું તો પેલા કેવું પડ્યું આપડે દાદા ભગવાન પાસેથી આવું ત્યાં આવશે